કાયદો હાથમાં લેવો હોય ત્યાં કશું વાર લાગે ખરીડ માં શું કરે લોકો કાયદો હાથમાં લે છે પછી જવાબદારી આવે છે ને પછી ફટ ફટલ પકડી પકડી બોસા પકડી પકડી દે કારણ કે તે કાયદો તો કાયદો ને પછી નરક ની જેમ થઈ દા ભાઈ ને ના એવું કઈ નઈ નરક ની જેવર ભાઈ જાય કે આખું આ મકાન ગંદડી ઉઠે આ તો ખુશ થાય છે આપડે એ બેઠેલા જ ભડકે નહીં એવું ખુશમાં તો સુરવીર જોઈએ નર્ક માં જવા માટે સુરવીર માણસ જોઈએ થી પાંચમી છઠ્ઠી હાથ ની બંધ થઈ ગઈ છે તુરતુડિયા કે શું કરવાના છે કે શું કહે બંધ કરો કે નકબું ભાડું ખર્ચું પડે કે અને ત્યાં દેવગતિ એવું દેખાય છે તમને સમજાય એવું અમને પાપ જ બચતો કઈ આવડે છે અને નવા કપટ નો જ પાપ છે થવું હોય તો આજ્ઞામાં રહેવું પડશે શું કઈ આજ્ઞા રહેવું જોઈએ આજ્ઞા રહેવું પડશે કપડાશે નહી તો કપડા એવું કઈ આપડે ના પાડી છે આપડે જો પાડીએ તો ના માના કરશે એના કરે ઘડ જ કરાવે અમને તો માથું મેળાવડાવ્યું હોય ને ઘર બાર લાઈ ને પછી બહુ સુધી લોકો આવે ગામ માં ગામ માં સગા એક અપમાન પેલું હોય તો શું કહ્યું પેલા વાત હતી એ રહ્યું છે એવું માલ કેવો પાછળ ક્ષત્રિય કપાટ કપટ ના હોય કેવો કપટ નો સંયોગ આવે તો તમને હર્ષ નથી થતો વિયોગ થાય તમને દુખ થતું નથી હાથ ધ્યાન કેવાય ધ્યાન બંધ થઈ ગયું ત્યાંથી મોક્ષો દરવાજો પહેી ગયો માણસ અનાદિકા કિંમત પછી બીજું બધું નિકાલ કરવાનો રસ્તો એ બંધ થાય નહી કોઈ ને બંધ મોક્ષે જનારો હોય ને નક્કી થઈ ગયું હોય તો જ બંધ થાય થાય નહિ એટલે પછી ઊંડા બઉ ઉતરવા માં જરૂર નહી સમજવા માટે સમજવું ઊંડા ઉતરતો નથી આજ્ઞા એટલી જ કચાશ જો હોય ત્યારે પાકી કરજો આજ્ઞા પુરુષ થયેલા છો પુરુષ પુરુષાર્થ થઈ જ અને આજ્ઞામાં કશું બાકી રહ્યું નથી આજ્ઞા બધી કશું બાકી રહેતું નથી પાસે પાંચ ગમે એટલે વ્યવસ્થિત કોઈને સમજાવ્યું ખરું તમારે તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે એટલે બહુ બધો ના થઈ ગયો છે આ તો સમજાવવા માટે સમજાવી જનક ચારિત્ર મોકલ કારણ કે ધર્મ ધ્યાન છે શુક્લધાન તો છે એ જ ધર્મ ધ્યાન બીજું વાત માં કશું અઘરું નથી આ જાગૃતિ રાખવાની જરૂર છે જાગૃતિ ના રાખીએ દાદા ની પાસે બાગડી કરીએ આપડે